એટલા માટે આપડે નોંધ ના લેવી નોંધ લઈએ તો અહંકાર કેવી રીતે એ તો સાસુ આ જોડે હોય ત્યાં નીકળે ચાલો તમે ભારતીય હેલ્પ કરી છે ને ઘણી ગઈ અહંકાર કાઢવો તો આવતી અને મને ક્યાંથી મારે અહંકાર કાઢવો ક્યારે અંકાર નીકળી જશે પછી આ ચરણવિધિ શા માટે છો ચરણ વિધિ શા માટે કરાવો છો બીજું કોઈ સોલવેન્ટ આવતું નથી ઇગોઇઝમ વગાડી શકાય અને શાસ્ત્રકારો કહ્યું કે જ્ઞાની પુરુષ ના જ મોક્ષ છે એટલે મોક્ષ મુક્તિ અનુભવ થાય ને મારે તો મારી ભાવના નો હિત પણ છે તો મારે કરવી જ પણ તમારા હિત માટે કરવી પડે મારે અમારે લેવા દેવા નથી કોઈ વસ્તુ તમારા હિતના માટે મારે દાદા દાદા ના ચરણો અમૃત એનામાં ચોરી ની ભાવના જાગી ચોરી ની ભાવના જાગી એટલે લઈ ગયો હા નઈ ખોટી ભાવના લઈ જવાની ભાવના જાગી એટલે લઈ ગયો એનો ગુનો તારો છે ગુનોસ થયો મને એનું દુઃખ મને અફસોસ થયો ના થવો જોઈએ અફસોસ ના થવો જોઈએ લઈ ગયો એજ કરે છે શું છે આપડે હિસાબ ચુપતે થવાના તો થઈ ગયો એ લઈ જનાર ભેગા કરી આપે કુદરત તમને ભેગો કરી આપે લઈ જ લઈ જાય એટલે તમજી જવાનું કે હિસાબ ચુપટે થઈ ગયો અફસોસ નો અફસોસ થી પાછું આવતું હોય તો કરવો બે ખોટ ખાઈ બે ખોટ ના ખાય બે ખોટ તો ના ખાઈ જોઈ ને એ ગઈ અને ઉપર થી અફસોસ કરી સામાન્ય થવાનું જ ને સામાન્ય માણસ ને એવું તો થવાનું જ ને તારે સામાન્ય ખપું છે અત્યારે તો છું ને અત્યારે તો છું જ ને એમ પેલા લેબર હોય તમારાન્ય માણસ ક્યાંય વિચાર છો અમે જ્ઞાન શોધવા આવ્યા છે સામાન્ય તમે જ્ઞાની છો અને અમે જ્ઞાન શોધવાયા છીએ એટલે અમે તો સામાન્ય જ કેવાયે માનવું જોઈએ સામાન્ય પણ સામાન્ય ખરેખર નથી તમે શું કહ્યું તારા જેવા લોકો પૂછ્યા છે કે હું અધિકારી હિજ તમારા જ્ઞાન ની એટલે હું શું કઉ છું કે તું મને ભેગી થઈ એ અધિકારી કયા કાયદાથી ભેગી થઈ એ જ કાયદો લેવાનો શું પછી મારે અધિકાર જોવા મારી પાછા કોઈ નકામી જાય પત્તર પાણી ના જઈ એવું સાથી એક હિન્દુસ્તાન એટલો જ ક્રિએટ કર્યા કરે છે એવું છે નહી પુનર્જન્મ તો આ બધું જે કરે છે ને તે પોતાનું જ છે હસબન્ડ લાવી કે તારા જ પ્રોજેક્ટ કરેલા છે હાથ માં દાવા જોઈએ તેવા જોઈએ શરીર ફેટી એ પણ જોઈએ બધું હિસાબ કરી લે તેવું કરેલી નથી ચલાવી લેતી એમ કહ્યું હા આપડે હવે ચલાવી ને પહેણા પછી ને પહેતા પેલ ચલાવી લઈશું કે છાનું રાખ્યું હતું એવું તો હું ના કહી શકું ના તું કડક હોય એ કડક હોય તકડા મન થઈ જાય એ નરમ ગરમ થઈ જશે ચાલે છે એટલા સારા માણસ છે આટલું આટલું બધું બોલી પડે બાર ના પણ થોડીક વાત તો હગોવાજે બધું ના કાય હગરવાજે સામે વાત થોડીક વાર એટલે તમારે એકલા એકદમ તો બંધ કરવું પડતા કામ ની ના હોય તો કામ ની વધતી એ તો ભાઈ એમની ઈચ્છા અત્યારે તમને તમારી ઈચ્છા થી પીવો ના ગમતું નથી ગમે પણ પછી પાછળ થી મનમાં એમ થાય કે ન હોય તો સારું એવું જય સચિવાન એવું થાય એવું થાય એ ન હોય તે સારું એ આપણને આપણો અભિપ્રાય કર્યો કે અભિપ્રાય ત્યાં જીવતો રહી ન પાસ કરતી ભણી ત્યાનો એમના સ્વાસ્થ્ય માટે સારું છે ને મારી લાગણી ના લાગણી માટે નથી સ્વાસ્થ્ય માટે સારું માટે સારું છે કે એવું તું કઈ શકું એવું આપડે કહી શકીએ નહીં પણ તને ફક્ત એનું મોડું હોડે દાખર એટલે તું તું ડુંગળી ખાતી નહી હોય કદાચ તમે એનો કેમ પક્ષ લઈ રહ્યા છો તમે એમનો પક્ષ કેમ લો છો હું તો ત્રિવેન જ પક્ષ લઉં છતા એમના માટે પણ આજે એમના પક્ષ માં કારણ કેટનરશીપ બે પાર્ટનર આવી રીતે વર્તે તોડી જાય છોકરા કરે ખરાબ છે આ મમ્મી પપ્પા ને એવું નિયણું કરે માટે આ ડિઝાઇન ના દેખાય તો સારું પપ્પા ને છોકરા ને બેન બાબર ડિઝાઇન બિલકુલ કરેક્ટ રાખવી જોઈએ લડવું એટલે બાબો બે બી બહાર ગયા પછી તો કોલેજ માં ગયા પછી બે કલાક માં છોકરા જાય એટલે મોટા થઈ ગયા ત્યાર સુધી પછી તો લડવા ના થાય શરૂ શરૂ નાની ઉંમર જ લડવાડ થાય નાની મરવા જોઈ જાય તો ખોટું કેટલા છોકરા અત્યારે હિન્દુસ્તાન પહેણતા નથી એનું શું કારણ જે પૂછ્યું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 સારા માણસ છે બહુ કડ હોય ને એ તો ટાઈપ કરવું આપડે પણ સારા છે ને એમને એ કહીએ ને આપડે દોસ્તે તને ન્યાય થોડો નહીં લાગતો કે આ તારામાં કે ના બાબા કે ના છે નથી ને બાબી 3 તારે કેવું કે આ ખોટું છે એવું નિરંતર તમે એનો ઉકેલ ના લેશો કઈ એમને શું કહ્યું પછી આ કોર્ન માં હોલ પડી ક્યાં તેના બોલાય પાછા બોલાય ને જરૂર જ નથી ને પહેણ્યા તો જરૂર તો ખાઈ જ ને તારી ઈચ્છા નથી બાબા બેબી મને કેમ પૂછતા નથી તમને ઈચ્છા નથી બાબા શું કેટલા બાબા એક કે બે મોટું સ્ટેટ હોય આખું સ્ટેટ બેટ નથી ને બધું તો પછી એકાદ ફોટો છે અને એકાદ બે એટલી ઈચ્છા રાખવી પડે એટલે આથી આ ડિઝાઇન ફેરવી નાખે બેન પાર ફેરવી નાખે એટલે આ કઈ શરૂઆત થાય કારણ કે નુકસાન છે બહુ સારી છે પણ આ જરાક નીચે ઉતારી ને આનો લાઇટ બધા હોય તો એ કપડું બંધાય ઓછું કઈ થઈ છે કે ઓછું હોય તો એને વધારે મુશ્કેલ છે બઉ લાઈટ હોય તો કપડું ઓછું થઈ શકે કઈ બાબતમાં લાઇટ ઓછું કરવાનું કઈ બાબતમાં લાઈટ ઓછું ના ના આ ડિમ લાઈટ એટલે આ જેનો સ્વભાવ છે તમારી ખોડિયો કાઢવાનો એ ઓછું કરવું ના જોઈએ તમારી સામે કેવી બીજા સામે તો એટલો વખત બઉ મોટી ખોડ હોય તો ઠીક છે આ એવડી મોટી ખોટ નથી સાચી વસ્તુ તમારે કેવા પ્રમાણે સાચી વસ્તુ સાચી નહિ કેવાની સાચી વસ્તુ મેં સાચી નહિ કેવાની ના કેવાય એકાદ ફેરો કેવાય બે વખત કેવાય અચકત કચકચ કરાતું બી બાંધી બાંધી નઈ ને ખરું થોડું થોડું પછી પંસાઈ આ હોય ન भगवान खोड लाग तर ज्ञान समझाय नही वर्षे તો દાદા આવતા વર્ષે આવવાના અહિયાં છે હું કે ભરતી અમારું કલ્યાણ ધીરેન ધીરે મુંબઈ ના ગુજરાત નો કયું ગામ કાઠિયાવાડ ના કાઠિયાવાડ કયું ગામ ભાવનગર મૂળી મૂળી મૂળી બુંગળી શાહજ પટેલ વાણિયા વૈષ્ણવ વાણીયા વૈષ્ણવવાણી ભાવનગર ની પાસે કુટુંબ જુદા ને જો આપડે તોલ કરવા જઈએ તો ઘર માં રેવાય ને એટલે એના એના શબ્દ ને તોલવા નહી બુજી વાળ તો એની પાસે મારી મારી કિંમત જ એને બધું એવું તોલવાનું નઈ એ તર નિકાળે પણ બોલત બિચારી અને તેનાથી શું થાય પ્રજા ઉત્પન્ન થઈ હતી ના થાય આનંદ નો પારો ચડે ત્યારે પ્રજા ઉત્પન્ન થાય એમને એમ તો પ્રજા થાય છે આગે ભાઈ જાય શ્વેતા બેન પૂછે છે કે અહિયાં થવાનો બધા નાશ થયો નથી નાશ થવા નથી ફેરફાર થયા કરે વસ્તી થઈ જશે વસ્તી અડધી આ કુદરત થશે બધું યુદ્ધ થવાનું દરેક જાતના થવાના આ છેલ્લા ફટાકડા ફૂડી જશે અને ફટાકડા જેના માટે બનાયા છે તેને માટે જ છે અમેરિકા છે રશિયા નો ગ્રહણ કરવા માટે રશિયા નો એમના માટે બનાયા છે એ ફટાકડા બધા કુટી જવાના હિન્દુસ્તાન માં તો પેલા પાડોશી એકલો ઇનામ આપે જીઆ છે અમેરિકા ઉપર લઈ અને અડધી વસ્તી પણ કોઈ ને કોઈ રીતે બધું કેટલા વખત માં આ બધું નાશ થઈ જશે આ વસ્તી અડધી કેટલા વખત માં થશે વસ્તી 94 બે હાજર પુસ્તક માં લખ્યું છે સુમતી બે હાજર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું Vith Tail ད པད གિག ཤས དེ གલીན ཅསི འདེར ད્ེགས འདླ ཧོ ཤེར ན འདེ གલ્ག གલે. བ པའི གલན པའི རེད འདི རེད � સાંભળો બેનો સુખ ની સુખ એક કલ્પિત સુખ અને એક સાચું સુખ કલ્પિત સુખ दुनिया सुख जेवा નિરામિષ ફૂડ લેખ લાગે તમને નોનવેરિયન આપે તો અહીંયા કેટલાક ને પસંદ હોય તે વાતું બાકી ઈન્ડિયામાં તો લોકો પસંદ ના હોય કારણ કે એમાં શું પેલા ને લાગે છે એમની કલ્પના પોતે કલ્પિત છે હું નવીન ભાઈ છું કલ્પિત છે માટે કલ્પના સુખ ગમે કલ્પના વારો સુખ એટલે એન્ડ વાળો હોય કેવું કોઈ પણ સુખ ની એન્ડ આવે જે સુખ એનું નામ કેવાયર્ણ ના થાય અને વધારે ખાતો હોય અને સાચું સુખ સનાતન સુખ નિરંતર કાયમ રહે અને ક્ષણવાર થશે નહીં દુઃખ માં સુખ રહે સાચું સુખ સનાતન સુખ कहवा जलेबी बहु सारी थी ते सारी लगे नहीं तो कह जलेबी खराब जले सुख नहीं लगे चलो कल्पना आप कर सारे વિચાર જ અમને ના આવે વિચાર સરખો ના આવે એટલે પછી એમાં સુખ ત્યાં નથી મને કાયમ સુખ મળી ગયું છે પરમાનન્ટ સુખ હોવું જોઈએ આવું સુખ કેમ થાય જે સુખ પછી દુઃખ આવે અને સુખ કેવાય કેમ આવડી બોટી સારી બકરી બાજુ દર હશે તેમાં શું ખાલી પછી આવડો કટોળો કડવો કડવો કે પીવા નથી આના કરતા અને ભાઈ હોય ને તે સરસ માં સરસ ક્યારી ની ક્યારી નો રસ કાઢ્યો હોય અને ત્યાં ચોખ્ખું ગયું હોય ખાવાનું થાય ત્યાં ટેબલ ઉપર મોડું કાઢે ભોગવતા બધા નક્કી કર્યું કેશું કોઈ બોલ્યા વગર જેને આ કરું કે શું કોઈ બોલશું નથી નિરામવામાંને આ કરું બોલ પછી નહીં સારું હોય ખાવાનું બગડ્યું છે તારે આપડે હસી પણ આ તો કેમ મારા ભાઈ ને એવું થયું અને એ ભાઈ ની છોકરી બે વર્ષ ઉપર દાદા પાણી આવી અને દાદા તમને કીધેલું કે મારા પપ્પા ને હું કેવી રીતે હેલ્પફુલ થવું મને तम मैंने शीखवाड़ो तो तब विधि तमें कीध के भाई ने अहिया लो तो तमें आप पेला बहने लवाजे घर कड़ाई नहीं तो कई का गोली काढ़ी नहीं हजू तो हमे कशु शूमु दुख बहु लगे भैने मोटा भाई है तो किम निमित एम गोली वगीको ધ્યાન આપણે નિરંતર આનંદ માં રહેશે ગોળી મારી માંસ મરી ગયો હોત તો આનંદ લાગણી થતી હોય તો કમાઈને એને છોકરા બોકરા ને રદ કરજો બસ બીજું શું શું એમાં કોટ ગઈ છે ને તમે ચિંતા કરવા જેવું છે નઈ આ તો આનંદ પામવા જેવું બચ્યો હોય होई दृष्टि सीधी मारे पानास मरीज मरी नम तो पलंग पट्टी आम साधारण थी जाए फ्रेक्चर थी जाए पी अगत थी जाए जीवित से सारे તમારું પુણ્ય કેટલું ભારે તમે શા માટે ઉપાધિ કરો છો ઉપાધિ કરવા જેવું નથી આનંદ પામવા જેવું છે જરાય ઉપાધિ નું શા નથી આ અને ના મળે આવે ને શું પ્રજા શું છે બેબી છે બેબી એક બેબી રાજકીય સાથે જ રહે છે વાર ભરાઈ ગયા અશોક ભાઈ આનંદ માણો હમી માનો ખોટ કરીએ એક બે માણસ ની દ્રષ્ટિ અને એક ફૂલી દ્રષ્ટિ ફુલિસ દ્રષ્ટિ શું જોયે પાંચ લાખ રૂપિયા ની મિલકત હોય તો એ પાંચ એની ખોટ ને તમે શું કરશો હવે નીકળી ગયું શું છે મારી પાસે એ જુઓ એક માણસે તો પંદર લાખ રૂપિયા નુકસાન કર્યું કે મારી જિંદગી ખરાબ થઈ ગયી બધું કકડાત કર્યા કરવા માંડ્યો ખાવા પીવાનું થઈ કે નઈ ખાવા પીવાના બધા તો આવે છે મેં પાંચ ભાડું એટલું ખાવા પીવાનું મળે જ તો બધું તારે શું જોયે બીજું ક પચાસ હજાર બે લાખ રૂપિયા બે લાખ આપે તો ના મને ત્યાં કોણ આપી દે આ બધી મિલકત જ છે ફક્ત એટલા નઈ એટલી કેવું ગરીબ થઈ ગયું નહી રમણભાઈ આ દ્રષ્ટિએ નઈ ને અને લોકો જે દ્રષ્ટિએ ચાલે એ દ્રષ્ટિએ ચાલીએ મૂર્ખાઓ ની દ્રષ્ટિ આપડે ચાલીએ ભૂખા બનીએ કોઈ સમજદાર ને કોઈ ડાયાપુસ ને પૂછીયે શું આમાં ફાયદો એટલે પુરુષ દેખાય છે હા પણ આ બધું લૂટી લઈ ગયા હોત ને ભાઈ મરી જાય પછી કેટલી ખોટ જાય તો બધું બધું કુદરતી બચાવ્યું તમારે ધન્ય દિવસ માનવો છે તેને બધું એ દિવસે ખરાબ તો બોલો સુખ ને જયારે દુખો છો તો દુઃખ ને તમે શું કહો સુખને દુઃખ કે છે છેલ્લા પચી વર્ષથી અમારે મતભેદ નહીં પડ્યો દ્રષ્ટિ ઊંચી હોય એની ના હોય એ બની શકે પોસિબલ છે પણ એમની મારી હું એમના જેવો હોય તો મતભેદ પડી જાય મતભેદ પડવો અને ભીજ જોડે થોડો બે સરખી વાત ભીજ જોડે થયા એમાં દોષ કોનો ભીત પછી આપડા લોક કે ભીત મને લાગી એટલે ભીત લાગતી તું ભીત ને લાગ્યો દુનિયામાં દુઃખ હોતો હશે આવશ્યક વસ્તુ ખાવાનું જોઈએ તે ખાવાનું મળ્યું પાણી જોયે પાણી મળ્યું હલા જોઈએ હલા મળી પછી બીજું શું દુઃખ કપડું જોયે કપડું મળ્યું રહેવાનું જોઈ એક કેટલા વી કાય એમનો મુકામ ના હોય પરમાન મુકામ કોઈ નસેમેન્ટ પંદર <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> આત્મા તેવો થઇ જાય કેવો કલ્પે એવો થઈ જાય એટલે મને તો તબિયત બગડી હોય ની જેવું ચિંતે તેવો તરત જ એટલી બધી ચિંત શક્તિ છે હા એના ભાઈ ને છતાં એ બે જ્ઞાન માં બન્યું એ ન્યાય ન્યાય કોશ્યો નહિ એક ભાઈ ને એના મોટાભાઈ મિલકત માં મિલકત માં ભાગ આપ્યો અડધો ભાગીધા તેના બદલે तो न्याय नहीं चौथो आगे पात्र कारण पेहला बो कॉम्प्लेक्स लोकेश्लेक्सिधे એટલે જે આ દુનિયામાં ન્યાય કોઈ ખોલશે નઈ ન્યાય શું બને છે સમજમાં બેઠું વાતચીત કઈ કરો કઈ સાંભરવું છે સાંભળવું છે દાદા દીકરી છે રાણી તું આનંદ છે આપડે મારે બિલાડી ઉતરી છે મારો પાપ બગડી જશે નથી બિલાડી થી કશું ના થાય કે મારે અમે ગાય એવું કહે આ કઈ રીત છે એ તો એક્સિડેન્ટલી હોવું ટ લે ની સહયોગ બાજુ કહેગા પટેલ થામણા